સામો માણસ સામો માણસ બરોબર વર્ષે નહી છતાં પણ આપણે તારો કેમ આવે મત કરવા સમજે માણસ સીધે ચાલે બઉ બુદ્ધિ થાય છે ને તમારી વાત ના થાય તમે સુપર હ્યુમન માણસો ત્યાં કરું સુપર હ્યુમન એટલે શું કહું તમે જો કેટલા શબ્દો કરતો ઉપાય કરો એમાં તમે લોકો નુકસાન કરે છે તો લેટલો કરો છો ફરી પાછું કા કરો બરાબર એ છોકરી મને પેદાથી હું એને પછી મારે સમજાયેલો હોય અર્થ તને સમજાવું મને પોતા નથી કર્યું અને મને એમાં બહુ ઇન્ટરેસ્ટ આવ્યો છે મને શું કપશે ને હા બહાર બહારનું કપડું ફાટી ગયું છે પણ અંતરનું શું કવું કરે શું બહાર તો લગ જાય ને પણ અંતરનો છોકરો પડશે જરૂર નથી આપણને કોઈ પ્રેસર પ્રેસર કરેલું ગીત અને લેવા દઉં ગમે ગરું નામ કેવા થોડું માઇલ પોસ્ટલ પોઈઝન હમ એટલે નિરંતર ધીમે ધીમે ધીમે મર્યા કરે એના કરતા કેવું પોઈઝન લઈ જાય હવે ખલાસ થઈ જાય તો માઈલ પોઈઝન લઈ જાય મહિલા કેવું ભયજન લઈ માઈ છે ચાર જગ્યા ની ઘટના તને બતાવી દીધી કે આટલું હમણાં છે બીજા લોકો ના ઘર પા આવી ગયા કઈ પોતા નુકસાન કર્યા કરે સાર પોતાના શાખ સિવાય બીજાને નુકસાન કરવાનું મનુષ હોય તો મનુષ્ય હોય તો નરકતી કરાય જેવા વિચાર કરે છે તેવી એની ગતિ થશે અને માણસ મરીને આપણે આપણે જમીનમાં રાખીએ મનુષ્ય મનુષ્ય સ્ત્રી હોય એને દવાખાના ડિલિવરી માટે મૂકેલું હોય તો આપડે ગભરાવા ને જરૂર નહીં ક્યાંય ગધડું આવશે પાડુ આવશે એવું નહીં મનુષ્ય જ આવશે મનુષ્ય મનુષ્ય જ હોય મનુષ્ય જન્મ હોય તો ગમે તેનો પડતી કે ચડતી થઈ શકે એટલે મનુષ્ય જન્મ હોય તો એમાંથી પડતી કે ચડતી થઈ શકે મનુષ્યધર્મ એ ટેસ્ટ એક્ઝામિનેશન છે રાક્ષસની ગતિમાં એક્ઝામિનેશન નથી અને દેવગતિ માં એક્ઝામિનેશન આ એકલી જ છે ટેસ્ટ એક્ઝામિનેશન એટલે કેવા પેપર લખે છે તે ઉપર એની ગતિ ખરેખર મુકેશું એ વાત તને ખાતરી છે કોયું છે દેહ અને આત્મા નું આપડેરી હલનચલન ખબર પડે કરે છે બધી જાત ની ક્રિયાઓ એ કામ ના લાગે બધી મશીનરી જાત ની ક્રિયાઓ કરી શકે છે પણ જ્યાં એટલે જ્યાં જ્ઞાન છે અજ્ઞાન હોય તો અજ્ઞાન જ્ઞાન હોય તો જ્ઞાન જ્યાં અજ્ઞાન કઈ જ્ઞાન છે દયા છે જ્યાં આગળ છે એમને કી છે જોયી ને ચાલતું ચાલતું તો મશીનરી ચાલે હવે દયા નાખવા ને કોઈ ગાળો બોલતો હોય તો આત્મા નથી મહાદેવ ભયડો થયો નહીં દયા ના ગાળો બોલતો તો આ છે કે નઈ લાગણીઓ આત્મા ને હશે કે દેહ ને હશે એ દેહ નો ગુણ હશે કે આત્મા નો ગુણ હશે ક્રોધમાં નાયા લો કરતા જોઈએ માન મા કાઢવા જ હોય ગુણ હોય તો જાય નુણ તો બધા જાય આત્મા નો જો ગુણ હોય તો જાય રીતે લોકો કરતા રે આત્મા દેખનાય નથી ગુણ હોય એ તો ક્રોધ માર્બળતા કેવાય અને આત્મા તો પરમાત્મા છે એમાં એક નિર્બળતા નો ગુણ નથી એક નિર્ભળતા ક્રોધ છે ક્રોધ છે દયા છે એનું કરાવે આજે મારે કોઈના પર ક્રોધ કરવો ક્રોધ કરવો છે આના પર દયા કરવી છે તો કઈ સંચાર ક્યાંથી આવતો ને આપડે ઇલેક્ટ્રિક બટન દબાવવા ને જાણતા ના હોય નાખી દઈએ લાકડું હોય ના કરતો ઇલે કેવી તો થાય છે નિર્બળતા હોય કેવી છે અને બઉ થાય ને જે પણ આપને નિર્બળતા કેટલી બધી ક્રોધ એટલે કરતા હશે પણ બહુ ઓછા પ્રમાણમાં ક્રોધ કરતા રાધ તો હશે જ ને આ કઈ ખરાબ કરે છે તે વખતે ક્રોધ હતો પણ પછી ત્યારે એનો એમનો ભગવાન થયા પોતે રામ રાજા હતા ઘણા પણ ત્યાર પછી વશિષ્ઠ મુની પાસે જ્ઞાન બધું જાણ્યું કે ભગવાન થયા ત્યારે કોઈ જ નતો રાજા હતા એટલે ક્રોધ હતો ભગવાન થયા વશિષ્ઠ એવું બધા પુસ્તક છે ભગવાન સાહેબ ની તૈયારી થઈ ગઈ તને લાગે છે સીતા છે એવું હા લાગે છે આપડે રસ્તો એવો જય કરો એવું તને ખાતરી થઈ ગઈ છે જય સશ્રીદાન નથી કોણ વસ્તુ છે આપડે ઉપરી છે એટલે આપડે ઉપરી છે મળી જાય આપણને મળી નજીક પુરુષાર્થ સુધી હોવું જો કેવું લાગે બોલું ભાઈ એવું હતું ને એ કે ભાઈ કોઈ નાફાક ટીકા વાળા નથી માણસ આ બધા વિચારક છે નદી ઉપરી છે ને આપડે આપડે ઉપરી કોણ છે ભગવાન ભગવાન શું કરે છે આમ જોવા તો ભગવાન આપણે કઠકુર લઈને આપતી હોય ને નચાવ્યા કરે છે આપડે આપડે હવે આપડે એને નચાવીએ આપડે ખરામાં જ્ઞાન સંપૂર્ણ જાય છે કે કે રાવી આસન ડોલાવી નથી તૈયારી છે તૈયારી બરાબર પુનર્જન્મ થયો ખાતરી છે સાંભળું છું પણ ખાતરી નથી એના માટે ખાલી પાંચ છ કે દસ બાર જ મનુષ્ય જન્મ હતા તો પછી અત્યારના જે વધતા જાય છે મનુષ્યો અત્યારે મનુષ્યો આત્મા બધા આવે જ નથી આપડા આત્મા આવે છે 10 10 દરિયા નું તને આયા ગયા દેખાય અને ખરી રીતે એક્ઝેક્ટલી જોવા તો કોઈ આવતું નથી કોઈક જતું નથી શું છે આ બધી ભ્રાંત દ્રષ્ટિ છે આ સાચી દ્રષ્ટિ નથી આ ભ્રાંત દ્રષ્ટિ ને એટલે આ દ્રષ્ટિ સાચી નથી અને કોઈ નવું બન્યું નથી અને જૂનું આવ્યું નથી તો એ દુઃખા ગપતે અને એના એ દીવો ભટકીક ભટાઈક કરે છે જરા આવે છે ને ચિંતા ને મટાડવાનો પ્રયત્ન કરીએ આપડે શું પ્રયત્ન કરું આપડો મગજ બીજા બીજી તરફ બીજી જગ્યા પીડા છે ને થાય કારણ છે ને કોઈના પગ લાગણી હોય ને કોઈ દુઃખી થયું લીધે આપડે ચિંતા થાય ને ચિંતા બધા સાચી નથી આજે અશોક માંડો હોય હોય તો ચિંતા થાય ને એના પ્રત્યે છે માનવ સ્વભાવ માનવ સ્વભાવ જવાનું ખરું ને માનવ ને રાખવું હોય બધા ઉપર જવા ભગવાન થઈ શકે છે ભગવાન તારે ચિંતા રહીત બનાવી દે કોઈ સંસદ તારો ધંધો ચાલ્યા કરે તો તને કેટલું સરસ લાગે ના સરસ લાગે હોય ગીતા કપાય નઈ ભીંજાય નઈ સુ નઈ હેવી લાઈટ વજન જેવું કઈ કયો ન શકો એમ કઈ ગીતા લખ્યું છે ને કે ભીંજાય નહી કપાય નહી શકાય નહીં એમ કે હાથમાં કપાતો નથી જે ને નાશ કરતા હા કોઈ કોઈ વસ્તુ એ મરે નહીં પણ એનું બિઅરનું વસ્તુનું રૂપanders છે આત્મા કેવો છે તેન લાગે છે લાઈટ એ જ નહી હે એ એનું વજન કેવાય નહીં કે તમે કહી જ ન શકો કે એનું વજનના ડિઝાઇન કરી છે શેપલેસ એકદમ સ્ટેબલસ એ બેરો જોઈએ જે સ્ત્રીઓ આપડે કરતા હોય અત્યારે તું તે જાણી રહ્યો છું જેના હાથમાં એ તો મિકેનિકલ આત્મા છે આ બધા સાધુ અધ્યાર જાણી રહ્યા છે મિકેનિકલ આત્મા છે સાચા હાથમાં જાણી શકે જ્ઞાન ઈચ્છી કઈ સજો નહીં મિકેનિકલ ની પેલું બાજુ છે સાચો આત્મા શરીરમાં રહેલો સાચો આત્મા હલન ચલન કરો સ્થિતિમાં આત્મા ફરેશું તો પછી આત્મા તો પછી ફરેશું અને પરમાત્મા ગુણ છે બધા ચલન કરે તો થાકી જાય થાકી ના જાય ત્યારે એમને એક પણ ગુણ એવો નથી કે જેમાં એન્ડ આવે શું એક પણ એવો ગુણ કે હલનચલન કરવાનો થાકી જાય આવી ગયે કે હલનચલન કરવાનો ગુણ નથી બોલવાનો ગુણ નથી બોલવાનો ગુણ હોય તો પછી ડોલી બંધ થઈ જાય તો એ આત્મા ગુણ જે જે આપડાઈઝ કરવા આપણે ભૂત જેવી વસ્તુ કરી ભૂત જેવી ભૂત ભૂત જેવી કોઈ વસ્તુ કરી બધી વસ્તુ કરી જેટલા શબ્દો છે ને આ જગત માં જેટલા શબ્દો છે બધી વસ્તુ જે થાય કેવી રીતે ભૂત જેવી વસ્તુ હોય થાય કેવી રીતે પોતે જા ઉત્પન્ન થવું શું થયું ભૂત કૃષ્ણ ભગવાન થયા છે આ બધા દેહધારી માતા ને ભૂત કહ્યા છે પણ આપણે ભૂત છે ને કહીએ છીએ પેલું હેરાન કરે છે ને લોકોને એને ભૂત કહીએ ભૂત તો દૈવ્ય ની છે શું છે દૈવ્ય ની એટલે શું કે જેને કોઈક કરે એ કરે હેરાન ના કરે તને તારે એનો હિસાબ હોય જોડે તો માટે એને ભય રાખવાનો નહીં પણ એવું છે ભૂત છે ફ્રેસ છે બધું જ ચીક છે ઝંડ છે એ શરીર કરી શકે પ્રેત પણ એ કહેવાય છે કે શરીર માં માણસ મરી ગયો અને એને જન્મવાની છ જગ્યા ન મળેલું હોય એવા પાપ હોય સાંભળ જગ્યા ના ભલે તો એટલે એનું